એ આવો આવો મારા નાના મોટા આજે તો આદિવાબા વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો તમને બધાને ખબર છે આજે આદિવાબાનો જન્મ છે ઓ હો હો હો આવો આવો દીવાબેન તમારી આંખો તો ખુબ સરસ છે ઘરડો ઘોડો એક હતો વણઝારો હા એક ગામ થી બીજે ગામ જાય અને પોતાનું કામ કરે ઢોર ઢાંખર ચરાવે એવો એક વણઝારો હતો આ વણઝારાની પાસે એક ઘોડો હતો કોઈ જ કામનો નહીં એટલે વણઝારા તો વિચાર્યું કે કોઈ પણ કિંમતે આ ઘોડો ઘોડો વેચી દેવો છે આ ઘોડાને રાખીને શું કરવાનું હવે એને જેવો એ વેચવાની વાત સાંભળી બંને વાતચીત કરતા હતા ને ઘોડા વિશે ત્યાં અચાનક એ વણઝારાની પત્ની આવી ગઈ વચ્ચે અને એ તો બોલવા માંડી અરે તમે આપણા ઘોડા વિશે વાત કરો છો આ ઘોડો કોણ ખરીદશે બોલોલો લો વણઝારાની પત્નીએ તો આવું અરે અરે એવું નથી પણ પેલા ખેડૂતને કઈક વિચાર આવ્યો કે આ નક્કી કઈક દાળમાં કાળું છે એટલે એ તો બોલ્યો અરે આ તમે શું કહો છો તમે પોતે એ સસલા ને ખાવા માટે એક શિયાળ ટાંપી બેઠેલો ઘોડો આ શિયાળ ને જોઈ ગયો અને શિયાળ સસલા જોઈ ગયું સસલા એ શિયાળ પાછો મૂકી પણ ઘોડાને સસલાની દયા આવેલી તે શિયાળની પાછોડે તો પડ્યો અને શિયાળને એક લાત મૂકીને ઘોડાએ શિયાળને મારી નાખ્યું અને સસલા બચાવ્યું એવો તેજ ઘોડો છે આ કંઈ ઘરડો ઘોડો નથી દેખાય છે ઘરડો પણ છે ખૂબ દોડવીર એ બોલો પેલો વણઝારો તો આવું ખોટું બોલો અને ખેડૂતને તો આ જ થયું કે વાહ ભાઈ આ ઘોડો આટલો બધો તેજ દોડે છે તો તો એને ખરીદવો જ પડે અને ભાઈ એ ખેડૂતે તો પેલા વણજારા પાસેથી ઘણી બધી કિંમત આપીને એ ઘોડો ખરીદ્યો પણ ભાઈ આ વણઝારો હતો ચાલાક એને તો ઘરડો ઘોડો પધરાવી દીધો દીવાબેન તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને चलो आओ आजो आती काले हूँ तुम बीज वार्ता कहीश भाई आओ जो.